આગ્રહ જ ના હોય ને એ નિરાગ્રહી થાય તો આપડે નિરાગ્રહી થઈએ તો વિચરાગ ઓળખાય ને તો વિચરાગ ઓળખાય સરસ વાત કે અમે અત્યારે દિવસ છે ને એમ તો તમે કહો કર ધારું થઈ ગયું તો તમે કઈ તમે જુઓ તો ખરા કરી આવો જવાબ જો ફરી વાર ક્યા તમારી કઈ રીતે એવું લાગે લાગતું પણ સાચી જાત ના સમજે એ જ સમજે વિચારણા સમજે પેલું આગળ વાક્ય શું છે આગળ વાગ્યા ના ઉદેશ્ય નથી જગત ને એક સમય જગત જોયું જ નથી જોયું નથી સાંભળ્યું નથી આત્મા સમય થયો નથી એક સમય થઈ ગયો થઈ ગયો છોડે નઈ અત્યાર જે અમે બોલ્યા એ બધા ભાવ આ પુસ્તક માં બધા જ તારે જ્ઞાની પુરુષ બાંધ કરાવે છે થાય છે આપડે આપવા ને તો થાય જ નઈ વસ્તુ પણ આનાજી ની ભ્રાંતિ વિચારે પાડી દે બધું પોતાના હાથમાં ઘર સ્થિર થવાનું નથી કે જ્ઞાની પુરુષે ગરી કે બીજું કોઈ શબ્દ કઈ નવાબ કહેવાના હતા તો જ્ઞાની પુરુષો ઘરી એટલે શું એવું દેખાડે છે પેલા બધા એને અમુક જગ્યાએ નક્કી કર્યું એનો ઉપયોગ એ જાગૃતિ બીજા સંસારમાં કોર્ટ દફા જાગૃતિ વધ્યા કરે અંગે જ ઉપયોગ ગોઠવો કે છે આત્મા નો અંગેનો છે એટલે આજ્ઞામાં ઉપયોગ રહે ને એટલે બઉ થઈ ગયો આત્મા માં જ રહ્યો કેવાય આજ્ઞામાં ઉપયોગ રહ્યો આજ્ઞા આપી દે એમાં ઉપયોગ રહ્યો એટલે આત્મા કરતો કરતો ચાલે એટલે બસ જાણવું કે થોડું છેલ્લી દેખા આવી ગઈ શું ભાઈ ઉઠાવી કેમ તમે આવું જોઈ ચાલો છો માટે ઉપયોગ વેપારનો ધર્મ માટે વિષય માટે હોય તો વિષય માટે વિષય નહીં નહીં કહી શાંતિ નાથ ભગવાન લોકો ને શાંતિ કેમ જ છે આનંદ નથી જોયતો પણ એ આનંદ શાંત જોઈને આનંદ તો ચોખો આનંદ હશે આ શાંતિ છે ને એ ભૌગોલિક વસ્તુ શેર માં આનંદ માં જેમ દૂધમાં હાકર નાખે શાંતિ કે આ જગત ના લોકો શાંતિ કે છે એ નો શાંતિ જગત સ્થિરતા એ જ શાંતિ આપડે કહેવા માટે કહીએ ને ને જય સચિદાર શુદ્ધિ રાખી એ ઉપયોગ છે અને હમાનો શુદ્ધ આત્મા બધે જુઓ તે ઉપયોગ અને કશું નુકસાન કરતો હોય આપડો તો આપણે એ કરતા ના દેખાવો એ ઉપયોગ કેવાય કરતા ના દેખાય કરતા દેખાય તો આપણને એના પર દ્વેષ થાય એટલે બધી રીતે શુદ્ધ ઉપયોગો એ સંપૂર્ણ ચારિત નું કારણ છે શુદ્ધ ઉપયોગ સંપૂર્ણ નથી રહેતી નથી પરિણી દાદા આમ તો પછી આમ પ્રવૃત્તિ માં ધ્યાન ન બીજી પ્રવૃત્તિ દેશ ને આતા પ્રવૃતિ એમને નથી નથી પરિણિત એ હેલી નથી સમજાવું છું પેપર હા હમણાં મારું બગાડ્યું એમ કે આપણે જ્ઞાન આપીએ ત્યારથી પરિણામ ને પોતાનો પરિણામ માનતો જ નથી સમજાય છે ને એટલે સ્વરીણતિ ને માને છે પોતાના પરિણામો ને જ માને છે શું છે વ્યવહારમાં <coughs> આમાં શ્રમિક સ્વરિણી પછી પરિવાર સમુ જૂ સ્વરિતિ માં હોય આખો દાડો પર હોય તો જેટલો વખત આત્મા ભેદ પડે તે શબ્દ કેવું શબ્દ ની પ્રતિ એટલે થયો અંશે આંશે એનું સર્વાંશે ના રહેશે સ્વપરિણામ હોય છે પંદર વીસ વર્ષ થતો ના હોય કરતા ભાવ તમારો નહિ પણ બીજા નો કરતા ભાવ ઉડી ગયો બીજો કરે છે તે કરે છે તેઓ કરે છે એ બધું ઉડી ગયું હું કરું છું તે કરે છે તેઓ નિમિત્ત ભાવ આવી ગયો શું કહ્યું વ્યવસ્થિત કરતા છે વ્યવસ્થિત કરતા નહીં કરે ના કરે પરિણામ પરિણામ આ જે કરે છે વ્યવસ્થિત આપડે માનવું કેવું છે એમનો પરિણામ આરોપ કરવાનું શું કહ્યું પરદ્રવ્ય પરિણામ છે કઈક ઉધરું થશે આ બગડવાનું શું થયું બગડી તો ગયેલું જ તે અને એ જ પરિણતી વખતે ચાલુ તે આ લોકો પરિણત એ રીતના મીઠા તો થઈ જાય મીઠા થી જાય મીઠા ચંદરો થઈ ગયા છે